આખી રાતમાં અમને કલાક બે કલાક જોખો આવી જાય નહીં જોખું જ વધારે આવે પણ ઘોડેલું કઈ નથી ઘરે ઘોરે છે એટલે બરાબર ચાલે છે એટલે બરાબર ઘોરો છે કેમ પણ એ તમને તમારું તમારે મનુષ્ય પણ લાભ તમારે ઉઠાવવાનો